तो पूर्व तार <laughs> तारी पर कर એ પોતાનું બહાર દુઃખ આપો તો પછી કેટલાય દુઃખ ઓળખવાની શક્તિ આવે હા એક દુઃખ ઓળખાય એવું આપડે કાતા કાપી ગઈ એટલે बार्यस्थित्न अंदर अंदर रहे आत्मा ઘણા દોષ બહુ દોષાનો મારો દિવસ છે નવરાત્ર માં તમારા કામ લાગતી ગુજરાતી દરિયો ની શૈલી બધા પ્રકાર પડી જાય મે જા કોઈ બાપ હોય કોઈ બાપ હોય ભલા ઓછો થાય કલાકાય છે સ્મૃતિ એ સાધન છે સાધ્ય ને નથી પર છે હા સાધ્ય છે આ સ્મૃતિ મહારાજ હોય ને આ ખબર ના હોય સ્મૃતિ એ રાખજે કે ના જીંદ મોટે જે યાદ રાખવા જેવું છે યાદ નથી રાખતા અને ના રાખવા જેવું યાદ રહી જાય હા એવું એવું ના બી પછી મહિને જે મહિને રહી વાર છે બધું નથી કંઈક બીજો કામ કે કોઈ કોઈ વસ્તુ dairalo બટ કારણ કે ના દર્ વિજ્ઞાનકમાં શું થાય કે આ બટન પર આ બટન દબાયું તો સેયર ડેટા પણ કરતો હોય તો સુધાઈ જાય એટલે બીજું બહાર સમજણ પડી પર એનું પુનર્તી કરો બરાબર મેં કે ડેટા બરાબર મેટર જાય કે થાય તો લા આ તો બટન પર બેક કરીને બોલ કે આ વાત અમારું ધારું નથી બધું દાદા નું ધાર્યું છે હમણાં હવે અમારું ધારું કઈ નથી હવે અમારું ધારી નથી થતું દાદા નું બધું દાદાનું છે દાદા પુરુષાર્થ તો કામ નથી આવતો બે વર્ષ ધરો પુરુષાર્થ કર્યો પુરુષાર્થ કામ નથી આવતો ભાઈ બે વર્ષ થોડું પુરુષાર્થ કર્યો જયારે આવી ત્યારે પોતે આવે છે રોજ ના નિત્યક્રમ માં દરરોજ ના નિત્યક્રમ માં બે ઘડી સામાયિક કરવું જરૂરી છે નિત્યક્રમ માં નિત્યક્રમ માં સામાયિક કરવું જરૂરી છે મને સમજું શું પછી સતત આવી જાય કરવાનું પોતે <coughs> <tos> દાદુ સંજયાજી બધા રકડી મર્યા છે આ ભૂલ કોણ દેખાડે બધા ભૂલ કોણ દેખા બધા ભૂલ કોણ દેખાયો ના તો તેテレગન બક્ષ પર આ પર બક્ષ પર કાંતી વસ્તુની વાત છે તે શું આપણે થો ગણ્યા અહીં આવો બિચાર પોછો ના માબેજી જોય કટેગે જે દી કે ગરાન રેયા આ પાટી ચાકતો હું અતખમ આ બપા બહુ છોરા છે બહુ સ્વાદિયો લઈ બેઠા છે છોકરાઓ હી હમ કહીએ એમની ગમે તેવી વ્યવહાર ની મુશ્કેલી હોય તો તે વખતે કઈક દાણ ફરતી હોય તો ખાતે જાય દાદાની પરિ હોય અંતરા આવે હા એટલા બધા સામદાય તે દાદાની પરણીતી શું હોય દાદા ને શું ભાવ કઈ હોય ખરી દાદા ભગવાન એટલે એવું ભાવ કરે ને જાણી એવા ભાવ કરે કે આ પ્રક્રિ છે શક્તિ છે આ જેમેન્ટ છે એવા ભાવ કરી ભાવ પહોંચી જાય ચોખ્ખો એ સામે વ્યક્તિ જતા હરકત છે નક કરીએ એવું છે હેતુ માટે લોકો દ્વાર તો ભરે દ્વાર છે આપડે તો બધા तो दादा भगवान तो ज्ञाता भाव में जो आखे। ज्ञानी पुरुण ने पुरुण ने कही कोई नसा है, लिवा के ये है ये ज्ञानी ज्ञानी कोई ज्ञापुर इफेक्ट नीला तो संयोग भेगा तो ज्ञा पुरुष तो आग्रह हिसाब खो ज्ञा पुरुष तो आग्रह हिसाब हो भेगा મોક્ષ માર્ગ નો પૂરતો બીજું ના આવે બીજા આવે ગામ છે ભૌતિક સુખ માટે ભૌતિક સુખ માટે આવે તો એ પણ આગળ હિસાબ થાય કેવો ભાવ હોય જે ભૌતિક સુખ માટે આવ્યો હોય કોઈ કે લગ્ન વ્યવહાર છે કોઈ કે જે મારી વેપારમાં નુકસાન છે દરેક ની ઈચ્છા તો કેવી લાગત આપડે સીધા થઈ ગયા સંસાર સુ આપડે વાંકા દેવા આપણા અરવિંદોશ માટે તો મત છે આપણા મૃત્યુસ્તાન બધા સંતો મૃત્યુ ને દૂર કરવા પ્રયત્ન કર્યા છે અહંકાર નથી કોઈ તમને શ્રી ભાઈ તે આવીને નથી મૃત્યુ થઈ ગયું બધા આપડાણ કાળ આવી ગયો વિનંતી કરી કે અસર ના પડી એટલા માટે દીવો એ કહ્યું આયુષ વધારે એમ કહીને આખું પર્ચ્યું તેઓ ભગવાન બોલ્યા એ તેવું બન્યું નથી બનશે નહી અને ભાષા અને આધિકારી સંતોષ ચાર નહીં નહીં કમાય એ કોનો અધ્યાત્મ નો હજુ આત્મા ગયા નથી શું કરજુ તારી યોગમાં છે માન ભાયા યોગમાં આત્મ યોગ મળી રહ્યા નથી આ બહુ ઘણું બધું ફોટું દેખાય આવું નથી પણ એવું હશે આપણે સજા છે તમારી વાત કોઈ ને સમજાઈ કરી આવી વાતો પણ આગળ નાખ્યો છે અમને અંતરજીવન સારું એવું હોય એને પણ જોતા છતાં આપડે વધારે <imites> <imites> દાદા બેન પૂછે છે કે આયુષ ને मनुष्य सबन आगी रोक ओर आयुष એટલે બરાબર એટલે શ્વાસ એ લોકો ઘટાડે તો એમનું આયુષ વધતું હશે ને છે એ તો દુનિયા બધા કોઈ માણસ હોય નથી મને નથી કઈ પણ હું કરું છું કે લખે છે પુસ્તકો માં એ બધા બધા હોય ત્યાં દેવાનું હોય આપણું રાખવાનું આમ કરું કરું આપડા મહાત્માઓ મોટે જાણતા હોય કે આપ શું કયો ભેદ ની વાત કરો છો આપ અરવિંદ ને એ ભેદ જ્ઞાન હતું આત્મા दादा भेद ना क्या कल्याण सलमान क्या આવી છે એ મારે પુસ્તક જોઈએ તમારે કોઈ પણ પુસ્તક લાવો તો પાંચ દિવસ વાંચ્યા દેવું પુસ્તક નહીં હા તો બારમતી ના લોકોને માસ્તરો છે બારમતી ના શું છે મહાત્મા ની એક આત્મજ્ઞાની અને તેના ફરો સુરત બગીચા કોઈ ધૈાની અત્યારે આત્મજ્ઞાની જે કારણ કે ભેદ જ્ઞાન આવે ગમે એટલો સુધેલો જે તું એક હોય શું કે દાદા એ અમને ભેટ જ્ઞાન પડાયું કહેવાય ને પામી ગયા આજ અરે જો કોઈ ભેદ જ્ઞાન હોત ને તો આ પાઠ ભાઈ પુસ્તકો છે ત્યાં સંકેત ના સંકેત થાય અને વેદાંત માંથી સંકેત થાય પણ ભેદ જ્ઞાન ના થઈ શકાય પણ આમાં બહાર વાત ના કરી કારણ કે કે કે કે ભક્તો દુઃખ ના થાય એટલા તો કઈ ત્યાં અહંકારી એટલે વાત સમજી પડે આત્મા એટલો શુદ્ધત્વ છે એ શુદ્ધતા પામો જોઈએ કે જે આ નય આ હોવું જોઈએ શ્રી ज्ञान बनियानता है लख्यू भूमिका कई करे दादा भाई पूछे के नरसिंह मेहता ए लख्यू हुँ करू, हुँ करू! Yeah. का। yeah. छे yeah, yeah. yeah. शोधन दे। शोधन सके अमो चंद्र शोधन चंद्र शोधन चार જ્યાં લગી આઠ માં ભક્ત સ્થિતિ માં શું બોલ્યા છે કે ભગવાને મારું આમ કર્યું ભગવાન આમ ના કર્યું ભગવાન મારું એમ કરી વાત રોજ નામ ઘેલા માંગ્યા નહી આવી બધી બહુ અનંત પ્રકારની ઘેર સારો કરો ભગવાન પૂરો નથી કે તારા સાર ની આવે કે તારા મગેડા ચડાવે વૈજ્ઞાનિક વાત હોય આમ તો જગ્યા આવું હતું મગજ ને મગજ મારી આવે છે ઘણું કાળ પછી વૈદાન થાય એને પોતાની ખાતરી થાય કે આમ સુખ નથી પણ આમ સુખ છે તે પ્રસિદ્ધિ કઈ બેસે ઊંડી ઉડી ભેદ જ્ઞાન બધવા નથી ભેદ વિજ્ઞાન એટલે બગવાના સંગીત નથી આ ભૌતિક માં સુખ આત્મા બની છે એવું શાસ્ત્ર ના માનશે નથી ગુરુ ના અનેક પ્રકાર જે જાણે એટલે એમ પ્રતિ છે ત્યારે એમ થાય કે આ સુખ આમાં છે ત્યારે પ્રતિનામાં પ્રતિ वर्तुरी प्रती है, है क्रिया ज्ञान करते मैं संकता है दादा तो अपने जयंती भाई ने कही के तो में बदा संकी छेवे घटना કૃષ્ણ ભગવાન ભૂલી જાય યાદ આવે પછી પ્રતિ ભૂલી જાય નિરંતર કૃષ્ણ ભગવાન એ પ્રતિ કૃષ્ણ ભગવાન ના કરે પણ તમારા કારણ કે સમજ આજ્ઞા ભાવિક તૈયાર થઈને બાકી રહ્યું છે બોટ માર્ક ફેર હશે અને નીચે બધું બેઠા બેઠા ઉપરથી બેઠા અને એ ઉપરથી ટ્રેણી વિદરમ चढ़वा એટલે આ લણ નીચે ચિંતા થઈ જતો કલાક એકસો કલાક છે પછી બગે જઈ ગયો પછી પાના થાય ખાલી પોતાના ટેગા પાવડા લઈને આવેલા મેં ડ્રો કર્યા ફાઉન્ડેશન કરવા બે મહિને કોઈ એકા મહિને મૂકીને જતા હોય આ ચિંતાઓમાં માણસ એટલે વિષુદેવ ભગવાન ને મેં પૂછ્યું કે સાહેબ શું કર્યા હોય તો બોટ ને માટે તૈયાર હોય તો ઉપર બેઠા હતા એટલે ઉપર બે હા તમે આરામ માં છો અને નીચે થોડા પૂરું થઈ જશે કોઈ વિજ્ઞાન થી જુદું પડે નથી કારણ કેજ્ઞાન છે મૌલિક વિજ્ઞાન એક એક શબ્દ એક એક મૌલિકા એ ઉચ્ચનો એવું છે दादा एक दादा। अने जे कोई नवा जिज्ञा नात्मा थोड़ा चंड क छठे गणाय क्या हसे महात्मा गुण स्थान जो कही तो कया गुण स्थान पर महात्मा हो है? આપડે મહાત્મા નો જેવું છે નીચે જ ગુંસાણો ઊંચું હોય તહેવાર તો પાક નો રહે છે ત્યારે આ દિન પાકું છે ને તે વ્યવહાર એટલું જ છે તમારું પણ છતાં આપડે કેવું પડે બધા હા તો અમે જઈને પાછ ના કહેવા પડે પણ તમારે તો સાચું પાસું અને નિશ્ચયમાં તો બાર નું પણ સ્થાન જાય છે બાર ના ગુણ બાર છે જય કૃષ્ણ ઘણું કામ આપડા અંતરાક છે નિરંતર આત્મા બાળક ના આત્મ લીધો આપતો એ લાગે કારણ બહાર પણ ખુદ આત્મા તો થયો પાસે કેટલો વખત જ્ઞાન કરીએ रोज करे थे। करे माते प्रयत्न करा राजस्थान पंडित है देवा। देवा। ભણાવે છે ડો પંડિત છે દાદા જયારે અમદાવાદ હોય દાદી કરે છ કલાક નો ફરી જાય મારો પોતાનો એવો કોઈ રસ્તો બતાવો ને દાદા એવો કોઈ રસ્તો બતાવો તમે આવો એમ કયું છે ના પાડો તો બાબા અહિયાં આવું આપી દે બાબા સમજુ ના સો કલાક આટલું મેં એના રહેશે સો કલાક જ ભેગા થાય સાધુ વાગી મૂડી સાધુ કોણ કરે ચાલ આત્મા પ્રાપ્ત કરવાનું કામ કરી દેજો આપણે આશીર્વાદ હોય તો પ્રાપ્ત થઈ શકે ભણેલા એ પાસે છે ત્યાં હતી ને ત્યારે પાછા એકાદ જ્ઞાન લેતા એવા માણસો ભેગા રહી છે જ્ઞાન કાચું નહીં મેં અમદાવાદ કરી દઉં ત્યારે આવું જ્ઞાન ભાઈ ના થાય અમે ના હોય કેટલું કેટલું कहू बराबर पर भगवान जे, जे भगवान आसपास देवो भक्त ने मदद करवा भक्त ने मदद करे ये देवो भाई पूछे वनराज पूछे भक्त नेगवान ये भगवान आसपास देवो शासन थासंदेव, देव सातन देवी ये भक्त ने मदद करेव देव जैसे धर्म रिवाय बहु मोटा प्रमाण धर्म रिवाय દાદા આપ बड़े कर...